પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના છત્રનું દસ મુદ્દા પ્રથમ ચાલુ કેમ જાણવો પછી મહારાજ બોલ્યા છે જયારે મંદરેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવ વાળી સ્ત્રી બાળકી ને વૃદ્ધો ઘાચ નથી થતો અને યુવાના સ્ત્રીને વિશે ભૂંડો ઘાચ થાય છે ને વિકાર ને પામી જાય છે પામે છે અને પોતાની માં બોલ હોય તો તેને દેખીને પણ વિકાર ને પામે એને તીવ્ર વેગ જાણવો પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછો છે અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય પછી તે મનને મન કરીને તે તે પદાર્થ ને વિશેષનો એ દોષ ની અતિ દ્રઢતા થઈ છે માટે પદાર્થ વિશે જયારે ઇન્દ્રિયની વૃચી જાય છે ત્યારે તે વૃચિ જે મન તથા જીવ એ બે આવે છે પણ જીવમાં જે અતિશય દોષ ની દ્રઢતા છે ला नाथ ने दीखी हो पुधे दूज द પણ તેનો અતિ અભાવલોક દુખદાય છે ને સ્ત્રી તો મને સર્વે પશુઆ જન્મ અનંત હજી જો પરમેશ્વર ને નહી ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે હૈયા માં દોષ ની દ્રઢતા થઈ છે તેને કહીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાય જાય તો પણ વિકાર થાય નહીં અને વળી એને વિશે અવિકારી રહ્યા નું બીજું પણ કારણ છે મોટા ભગવાન ના ભક્ત રાજ્ય નિર્વિકાર પણ રહ્યા અને એ જનક જેવા જે જ્ઞાની હોય એમ વિચારે છે હું આત્મા છું શુદ્ધ છું ચેતન છું નિર્વિકાર છું સુખરૂપ છું અવિનાશી છું અને વિષય જે વિષય છે તે આત્મા આત્મા દેહ માંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે થઈ જાય છે એવી રીતે પોતાના આત્મા વિચારે અને આત્મા થકી પર છે પરમાત્મા તેનો વિચાર કરે છે આવું જે માયા થતી તેના પણ આત્મા છે અને અક્ષર ના પણ આત્મા છે અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે એવા જે પરબ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો બ્રહ્મરૂપ એવો દાસ છું અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર રીતે પ્રાપ્ત થાય પણ તેને કરીને કઈ માત્ર પણ તેનું મન વિકાર પા નહી અને અવશ્ય જે શબ્દ ગ્રહણ કરા જોઈએ પાછળ થતો સંકેલી દે છે અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતા વધતો આનંદ છે હાથમાં મૃતિકા નું પાત્ર લઈને ઘરો ઘર માગી ખાય તેને કરીને એમ ના માને હું હવે ગરીબ થઈ ગયો કેમ છે તે પોતાના જ જે પોતાના રહે મોટી થઈ ગઈ છે રાજ્ય કરવા લાગે એમ એવા જ્ઞાની સર્વ પદાર્થ માત્રે એની વિચાર થાય છે અને એવી રીતે સમજો છે તે સુખ્યો છે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે એ બે એ બેખ્યા છે એ વિના જે બીજા છે તે સુખ્યા નથી શ્લોક છે નિવર્જ રસો ધીતે પૂછો ક્યારે ગયું આ આવડાય સાંભળે છે કેટલી સિદ્ધાંત ની વાત છે સરવાળો થયો બહુ એને જોનારા દેખાતા આજે ન દેખાતા છેલ્લો સરવાળો છે આપણે લુગડા તો બદલા હોય આ ભાવ જ્યાં લગે ન આવે ત્યાં લગે આ લુગડા બરાબર બદલાયવા ન કહેવાય બરાબર બદલાય મંદરે નાની બાળકી તથા નવયુવાન વાળી સ્ત્રી તથા વૃદ્ધિ એ ત્રણેય દેખી સરખો ભાવ રહે જ્યારે એટલે ઇન્દ્રિયાને વૃત્તિ ગઈ છે માકે તેમાં મંદ વેગ છે અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન વળે છે ને એ ત્રણ પ્રકારની સીને દેખે છે જ્યારે બાળકીને વૃદકની એનો તો ગુણો ગાટ નથી થતો અને યુવાન સ્ત્રીને વિશે ગુણો ગાટ થાય છે એ જાણે બાળક મજાનો હાલ્યા દેતા હોય એને આંખ ખુલી હોય એટલે દેખાય તો ફરું બધું દેખાય બધું દેખાય પણ જોજો કોઈ વખતે યાદ રે અને યાદ કરતા નથી કરતા નથી કરતા નથી એની વ્યક્તિ એના તરફ હોય ખરી આ તો બધું દેખાતું જાય ને એમાં નીકળતો જાય એટલે એ મંદ છે એમાં જો મન ભળે તો મધ્યમ થઈ જાય એમાં રોકાય જીવ ભરે એટલે ભગવાન તો જોઈએ માલી ભાઈ ઈચ્છા એ છે પણ તીવ્ર નથી મંદ મધ્યમ છે તીવ્ર તો ભાગ્ય હોય જોઈએ ભગવાન માં સીધો ગયો જાય મંદ મધ્યમ રહે તીવ્ર એ હૃદયમાં બેસી જાય મંદિરે હવે દર્શને જાય કારણ કે દર્શન કરતા બીજું બધું ભૂલી જવું જોઈએ આપડે ભૂલતા નથી એમાં ભાઈ બંધ પડખે આવ્યો હું આવ્યું તો દર્શન પીડ્યા વાતો કરવા વળગી જાય એટલે ભગવાન માં જે વૃત્તિ છે ભગવાન માં જોડાવ એને મંદા ને જરાક અસર ઓછી કરે હવે જે ક્રિયા ઇન્દ્રિયોની થાય આઠ ની કાન ની જીભ ની જે જે ક્રિયાઓ છે અભ્યાસ કરતા હીખે તો આ ખબર પડે નગર પડે નહી તો આપણે સાધ સાધો થઈ ગયો નગર બાપા આ મંદ મધ્યમ ને તીવ્ર ની વાત કરી કપડા બદલાય આમાં તીવ્ર વેગ લાગવો જોઈએ અને આ નકરું ખાધું ને પીધું કામકાજ કરેગ લાગે પાછા અને ઉત્તમ માં જાય જગત ભૂલાય જાય જગત ભૂલાય એમ કામ તમે બધા કરતા હોય એટલે ખોવાઈ ગયા તમે એમાં ખોવાઈ ગયા આ તો બઉ જોવાનું આ માર્ગ માં જોવાનું છે પછી હું આવ્યું ઇન્દ્રિય इंद्रिय विषय मन ने जीव ए भरी ने त्रकार ने देखे जय त्री प्रकार स्त्री गूंधो घाट थे विकार ने पा પોતાની મા હૃદય માં જોયા કરે તો દેખાય ને એવું કોણ જોવે માનવી માત્ર હું બરાબર છું એમ કરીને કામ કરે મારા માં ખામી છે એ મારે છે ત્રણ પ્રકાર ની જે સ્ત્રીઓ તેને દેખીને વિકણાય તથા રૂપા કોણ જણાય અને વિકાસ તો થાય નહી તેને કયો વેગ જાણવો પછી મહારાજ બોલ્યા છે તે તે કરીને બઉ ઊંચી વાત પડી લે અને ભૂખ લાગી હોય મારા ગળા દેખી ગયો ને દેખી ગયો એટલે બીજા ને પીવા ન પીવા આ બેઠા છે એનો અસલ વસ્તુ નથી આ સર્પે લાલ નાખી દેખી પછી માં ઉતરી ગયું છે આકર બેખાતી હોય તો એ પીવાનો ભાવ થાય જ ને જો આપડે સાધુ ને અવતારે પહેર્યા હવે તમે દ્રશ્યમાં જઈ શકો જેવો છે મનમાં નક્કી કર્યો પછી ભગવાન માં શું હમજ છે એની ઉમર શું માલિપાથી માપે કેમ હ માપ કેવી રીતે સમજાવવા બેસી જાય જો એને મનાણું મને આવડે સમજાવતા આવડે સમજાવતા આવડે આ કેવી રીતે સમજાવું बुलो ने जानी ने, आ, आ, ते ने, जीव मे देश करता हूँ राजकोट ત્યાં પડખે મકાન હતા લખુભાઈ ના બાપાળી વખાણ વખાણ મીઠાઈ ભર્યા હોય અને છલકતા આવે થાળા સાધુ ઓ છે ને લગભગ ગામડા હોય આવું દેખું ન હોય એના સંકલ્પ થતા હોય અને તે હું દેખતો મન આવા રેતા મન આવા રેતા આવડાના એવા નથી હોય બેઠા એના કારણ કે અત્યારે એ આને નથી કારણ કે આ તો આવે છે આ ભગવાન ને ખોળે જાય ને ત્યારે આવું મળે છે લેવું વાંચન મારું વિશાલ માંથી સારું આ પછી પેહલો વહેલો હજી તો કાલે આવ્યા ત્યાં એક લક્ષ્મણ ભગત હતા આ હતી મોટા મોટા વચાણ વાંચે તું મોટા સ્વામી રાધી થાય મને એનો હરખ પાછો હતો આવડા હરખ નો આવે મોટા મોટા બેઠા હોય પછી હું વાંચતો હતો ધ્યાન બહુ રાખ ચોખ્ખા ઉચ્ચાર નો ગરીબકતો મોટા મોટા એ ઘણા બેઠા હતા એ મારે સ્વામી ધામમાં હમણાં ગયા પંચાણું વર્ષની ઉમરેમાં મોટા સાધુ હવે પેલું ધરાવતી વાળા નહી સ્વામી કોણ જાણે ક્યાંક માલિકાથી એક જરાક કંઈક લઈ મોટા ચોપડી એક બાજુ શરીર મોટું કદાવર સ્વામી મોકંદ સ્વામી પડખે બેઠા આવો ખો હાથ મોટા ને નાનો એમાં એને લઈ લ્યો આમ બોલ્યો નહી પણ હરખ હરખ ને હરખ આવા ભગવાન દેવા સાધુ એ મને આ પ્રસાદી આપે છે મે ચાદર તરત આમ થય ચાદર બગડે કે બીજી થાય કઈ સંકલ્પ ન થાય થોડુંક લેવાય પછી આખો ન ભર્યો પણ આમ લઈ ને આમ દે જાઓ મોટા બેઠા હોય મર્યાદા હોય જમાય બીજા સાધુ નહીં હતા મારા કરતા બે વરસાદ આનંદ કરતા જાય વાતું કરતા જાય હું વિચાર કરું આ કેમ ખવાતું હશે શું આ કેમ ખવાતું હશે બે થયું ના હોય કોઈ અને એ હું આવ્યું દ્રાખ ને એ કોઈ દેખી ન હોય એટલે લીંબોળી જેવી દેખાય પણ કોઈ લીંબોળી તો નથી મળતું લાગત દૂધ પછી આ સંતરાની જીર્યું હું તો બધો મુંજાઈ ગયેલો પણ યાદ આવી ગયું સાધુ એમને નામ ત્રણ છે જોયા ખરું બીજા ખાઈએ ને આમ એક બે ફોડવા ખાધા તા એક ધર્મ અવલો સાધુ હતો એ આવ્યો ઓરો ભગત મેડે સૌથી ખાતા કેમ આવડે મેમી બધા ખાય છે ને એ જેમ ખાય એમ ખાવું છું લાગે છે હારું કઈ જેમ ખાય એમ ખાવું છું અને લાગે છે હારું ઓકે પાકો લાગે શું ખરેખર મને યાદ છે કે તેદી ન દેખાય કોઈ દી ન દેખાય ગમે એટલું દે ને તો અહોપણું ન આવે અહોપણું વસ્તુ નું તો પછી છે પણ આવા પુરુષ ના હાથ ઈ અહોપણો આવેલું તો જે પુરુષે ખોદો ભર્યો એનું અહોપણું હતું એ મને યાદ છે પછી મળું ખવાય ન પડી આમાં નાખી દે ખાલી હું તને બતાવું એને એ ઠેકાણે મુકાયું હવે તું કલાક બે કલાક પછી પાછું તે મને યાદ છે એ બધું એમાં અહો પણ અહો પણ બતાવશે આ સિવાય બીજું કાન એને ન મળ્યો આ વચના થાય નકદ ન થાય એ બી આ થાય તમારે હશે નખો પણ બધાય ને હે પણ એ આવે છું આમ રાત્રિ થી નીકળે છે જો આ વાત આવી ને હું તેનું જોશીભાઈ ને ધ્યાન નવું પડે પદાર્થ ને વિશે જિય ની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ જીવ એ બે આવે છે પણ જીવમાં દેખાય છે એની દ્રઢતા ખુબ કરેલી છે એટલે મન અને ઇન્દ્રિયો બહાર નીકળી ને એમાંથી પાછી આવે આમાં ક્રમ બતાવ્યો ઇન્દ્રિયો પછી અંત જીવ પછી જીવ સાક્ષી અને પાછી ફરી માફક પાછી ફરે અને ઠેઠ ઇન્દ્રિય લગી આવે પાછી અંતરણ ઇન્દ્રિયો બધે લગી છે એટલે ઇન્દ્રિયો પદાર્થ તરફ જાય તો એ ચોટે નહીં પુલી દોષની શેર અહીંયા લગી પહોંચે છે મનમાં આવે બેઠી અને જીવ માં તો ઉતરે જ નહીં આ ફુવારા જેવું છે ઇન્દ્રિયો માં અટકવું જોઈએ મન સુધી જવા ન દેવું જીવ સુધી આવવા દેવું એટલે જીવ નો સાક્ષી પાછો બેઠો ત્યાં લગી નક્કી દોષી શેર વહી જાય પછી આ ઇન્દ્રિયો માહિત પદાર્થ જવા જાય તો ઓલી શેર એને રોકે છે પછી પેલી શેર એને રોકે છે આમાં શું કોઈ માણસ ગમે એવો માહિત પદાર્થમાં નો ચોંટવાનો વિચાર કરે પણ માહિત ભાવ જેવો છે પર ચોંટાઈ જાય પણ સાક્ષી લગી જો પહોંચવું હોય તો સાક્ષી પાછળ એવો છોડે છે કે આવડાની ઇન્દ્રિયો માહિત પદાર્થમાં ચોંટી જ ન શકે અંધકરણ ચોંટી જ ન શકે જીવને ચોંટવું હોય તો ન ચોંટાય પણ સાક્ષી પાછી ફરી હોય તો આ જીવ ગઈ, પણ જીવ થી પાછી ફરેને તો જીવ ની એવી સામર્થ્ય નથી રોકાય સાક્ષી સુધી પહોંચે તો આ એવો સમર્થ છે કે આવડે ચોટવા ન દઈએ આવા પ્રકાર ની આ શાસ્ત્રીય પદ્ધતિ છે વેદાંત ની કે ત્યાગ થઈ શકે જે માણસ આ ત્યાગ લેવા જાય છે પણ ત્યાગ ટકતો નથી કારણ કે સાક્ષી સુધી એની શેર પહોંચી નથી જીવ સુધી રે કે સાક્ષી સુધી ન પહોંચી જીવ એવો અસમર્થ છે કે માયા આગળ જોર કરે તો એનું ફાવતું નથી એટલે સાક્ષી સુધી પહોંચાડવું પડે એ સાક્ષી વાજા જીવને બળ છે અને નીચે ચોંકવા દેતું નથી આખું આરા છે એટલે જ હું મહેનત કરું મને પડતો બહુ પડે તો આવડાણ થાય સમજ તો હાર હું દાખલા તરીકે માઉસ વસ્તુ છે બીજા લોકો ખાય બીજું કરે બીજું કરે જે લોકો એનો ઉપયોગ નથી કરતા પરંપરા મેલટી જેમ એમ વર્ણ અવતા વ્યભિચારો દલપતરામ કવિ થઈ ગયા ને અને થોડા જોડે જ રાખે એમાં એક વખતે એ સાહેબ ને કન્યા માં દેખાવે રૂપાળી બધું આવું હશે એની એક કવિતા ખરીદ્યો કવિતા દલપતરામ ઊંડા ઉધરી ગયા અણભાઈ હું ચિંતા હતા ઉપ વરણિચાર અને ત્રાસ છે મુજબ આની કવિતા મારા થી નો થાય ખરેખર પ્રભુ નો માર્ગ એ જગત થી પડવાનો પણ જગત ની આરે સંબંધ રાખજો ને તો આ તો ભેરા બેઝી નો વાત કર્યા એટલા સંસ્કાર પડે છે એક આવી તૈયારી તો કરવી જ પડશે પછી આ જન્મે જન્મે કરો ગીતા કહ્યું એક જન્મ નઈ તો બીજે અનેક જન્મે પણ તૈયાર થાય તો મારી પાસે આવે પણ આપણે ખોટી અધ્યાત્મ શાંતિ મેળવી લીધે બસ આપડે તો અક્ષરધામ માં ગયા બોલવામાં કેળવરી હોય ને તો લગભગ ન આવે તો આશ્રમ છે છોડી દીધો પોસાય તમારા થી છોડી દીધો કોઈ રીતે પોસાય એમ કેતું નથી તમે છોડી દો આવું કેદી દેખાય તો તમે નીકળી દેજો કલ્યાણ તો ત્યાંય છે અને ત્યાં છે કલ્યાણ નહી અટકે તે વાત એમ જગત નો અભાવ તો થવો જ પડશે જન્મ મરણ નો માટે લેહ દેહ ના સંબંધે વજ્રા માં છેલ્લું વાંચો એમાં ઉઘાડો ભાઈ બે માંથી તોડો અને આમાં જોડાવ આત્મા અને પરમાત્મા બે માંથી તોડવું તો ખરું પણ જો આ સંસારી કેમ તોડી શકે એમાં ઉલટું વધે ત્યાં જન્મ મરણ મટે કેવી રીતે વધે ઉકે નલી આ તો અમદાવાદ વાતું કરે તમે હાઈ હા કરી પણ અમે સમુ નથી આજે ખુબી સાક્ષી ભૂગવું જોઈ ત્યાંથી ફુવારો પાછો વળે એવું અંધકરણ માં આવે ને પછી ઇન્દ્રિયો દોષ ની શેર પાછી આવેક્ષી તો ભગવાન ભગવાન તેને કરીને એ દોષ ની અતિજ્રજતા થઈ છે માટે પદાર્થ વિશે જયારે ઇન્દ્રિય વૃત્તિ જાય છે अत्यंत अभाव आ जाए जेम दूध साको पात्र भर हो सर्फे लाल ना होता दिखी हो પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું દેખાય માં રહી છે પણ આપડે ભોગન થયું હોય એમાં દેખાય કોઈ કોઈ નું નથી ધીરે તો તત્કાળ પ્રાણ જાયું हजी जो परमेश्वर ने नही भज तो अनु प्राप्ति भगवान ने भगवानुर्लभ અને એ દુર્લભ વસ્તુ ની પ્રાપ્તિ નહી હોય અને જગત હેત હશે ત્યાં લગી આ દુર્લભ નથી માહિતુર્લભ નથી એ તો ચોરાસી નજર હશે જે મળે હા એ તો આવી વાર કરવા આજ દુર્લભ એને માટે મહેનત કરવાની ગઈ આ તોડીને કોણ કે વડતાલ ની અમારી વાત છે અમદાવાદ માં અયોધ્યા પ્રસાદજી મહારાજ બીમાર ત્યાં ખબર પડી કે ગુણવત્તા અનુ સામે એટલે બે પાર્ષોદો મોકલ્યા સ્વામી મને દર્શન દિય પાછા વળ્યા એટલે અને પછી દેશ માં જાય અમદાવાદ થઈ પ્રસાદ આવે વર્તાલ ની ગાદી ભગવત પ્રસાદ કાગળ આવ્યો પાળા મહારાજ પાસે ગયા કે દાદાગુરુ કાગળ બધા એ પર્યાણ કર્યું બધા ભગવ મહારાજ નક્કી કર્યું ઠ થી બે હરિભક્ત આવ્યા બ્રાહ્મણો કાશી આગ્રહ કર્યો અને તમારે હા જવાનું પ્રસાદજી મહારાજ આગ્રહ કર્યો મારા કે ભાઈ અમારે કામ જવાનું અમદાવાદ છે અને દાદા ગુરુ બીમાર છે એટલે જવું જ જોઈ અને મારું નામ લેજું સાધુ ને તમે હવાર માં ઉપડી જાવ જાઓ ઉમરેઠ આ સાધુ બધા આમ જાય અને એક દી તમે મોઢા ભૂખશો ઉમરેઠ થી પાછા ત્યાં પહોંચી જજો દેદી આ વાહન નઈ ભલે ગાદી વાળા ને કહેવાયું એટલે ઈ તૈયાર થઈ ગયા હવારે વેહલા સિંગરામાં મહારાજ સમજે કા પવિત્રામી આપણે પૂછ્યું નથી ગાડી વાળાનું પણ એમાં પવિત્રા સ્વામી ને બીજા એક સદગુરુવારે બેઠેલા વડપાલ છોડ્યું આગળ ચાલ્યા જાય દેખાય પવિત્ર પૂછ્યું કે શું છે એ આગળ જાય છે અને પવિત્ર આ ક્યાં કહે છે પેલા તો શિવરામ વાળા ને કેછો વાળું અમારે આવવું નથી કે છું સ્વામી કા કા કે રાત્રિ નોખું રહેવું સારું લાવતું નથી ને અક્ષરધામ માં જવું કે કોણ એમ બોલે ભાઈ તો કોઈ એને સત્સંગ ધણી ને કેવાનું હોય નાના માણસ ને હોય તો ઠીક ઉતરી જાવ શ્રી ખુદ બોલ્યા દરેક માણસ મોકલ્યો સિગાદી વાળો નો સીગ્રામ પાછો વાળો ને વડતાલી હોય એવું કર્યો વડતાલી મોકલ્યા પછી આ સી ગ્રામ આવું કોણ ભગવાન ના માર્ગ માં બોલે વ્યવહાર માં વાત છે કેટલી હમજન તૈયાર કરવી પડે તમે આ સાધુ હામ જવું ને સાધુ થઈ ગયા થયું લુગડા ઓઠે લીધા થઈ ગયા તો સમજણ કરવી જોઈ હમજ આમ થશે સમજણ સમજણ આવે એવું એવો ઉપાય ગયો છે અમારે હા કઈ નથી આકરી તો અત્યારે કઈ છે બિલકુલ નથી પણ હવે સમજણ તો કરવી જોઈએ છોડી દેવાના તમારી રીતે તમારો સંસાર જેમ ચાલતો હોય એમ જ ચલાવવાનો પણ સમજણ તો આ કરી રાખવી પડશે એમાં છૂટ્યો નહી અને એમ ને એને વધારી દેવા કે અમે હારા તો તમે રખડિયા પછી બોલો બોલો દુર્લભ છે એ દુર્લભર નીચલા શબ્દ આવી જાય સાધુ ક્યાં માન્ય છે વાઘડી દેવ ઘરમાં મોટી વાય હાફું કહેવાય ને એ છોકરા ની વહુ ને ધકે તારા નસીબ ઘર હોય કેવું ઘર અવતાર આવું આવું આ ભગવાન ને સમજને આવ્યા મીના આ વાઘરી વેળાની વાતો છે બધી બોલો અને દુર્લ વસ્તુની પ્રાપ્તિ થાય નહીં અને વળી એને વિશે અવિકારી રહ્યા નું બીજું પણ કારણ છે જેમાં જનક વિદય જેવા જે મોટા ભગવાન ભક્ત રાજા હતા તે રાજ્ય રહ્યા હતા પંચ વિષયો પણ બધા પ્રકાર ની પાછા ભોગવતા અને છતાં જનક વિદેહુ કારણ તો હશે ને હવે એ માર્ગ સમજાવી ના લંગો થી બેરી ની ભાગી ગયો કરતા નથી શબ્દ વિષયો એને ભોગવતા થતા પણ જ્ઞાન ની દ્રઢતા એ કરીને નિર્વિકાર રહ્યા અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે પોતાના આત્મા સ્વરૂપ ને સુખરૂપ જાણે છે અને શબ્દાળીક વિષય જે સુખ જેવું જણાય છે સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે અને આત્મા દેહ નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તેવી રીતે પોતાના આત્મા ને વિચારે અને આત્મા થકી પર છે પરમાત્મા તેનો વિચાર કરે છે આવું જે માયા થકી પર શુદ્ધ આત્મા નું જ્ઞાન તે સંત ને પામો છું અને તે સંત પરમેશ્વર ભક્ત છે અને પરમેશ્વર છે તેવા જેના પણ આત્મા છે અને અક્ષર ના આત્મા છે અને અનંતો છો ને કઈ બોલતા તો નથી સમજણ કેમ કરવી એમ નથી બે લીટી અને પરમેશ્વર છે તેવાત્મા એવા છે બ્રહ્મો તેના પણ આત્મા છે એટલે શું મને તો કેતન અચેતન છે એવા છે બ્રહ્મ એ કોણ સ્વામી નારાયણ એ સ્વામી નારાયણ એવા જે બ્રહ્મ એના પણ હાથમાં છે સ્વામિનારાયણ એના હાથમાં કોણ બોલો શબ્દ નો ખબર હોય કેવા કેવાય આપડા બોલો બોલો દેવ સ્વામી બોલે બોલો બતા ભક્તિ ચંદ્ર વાયેલા તું બોલશો જ ક્યાંથી કોણ કેવાય સ્વામી શરૂઆતમાં બ્રહ્મ એના પાછળ વાતો લીટી વાંધો કઈ માંડે ચિંતા કરી સર્વાત્મા બ્રહ્મ સર્વ ના હાથમાં થઈ બેઠેલા કોણ તમને ખબર ન હોય તેમ કોઈ નું પૂછો ને એટલે એનો નિર્ણય નો આવે ને એટલે આત્મા એટલે અજવાણું આપનાર સર્વાત્મા જે બ્રહ્મ તેના હાથમાં અનંત કોટી બ્રહ્માંડ જે સર્જાયા એમાં દરેક જે આત્માઓ એની સામ્રાજ્ય હોય એના આત્મા થાય નહીષાતા પણ આ તો એના અંતર્ય થઈ જાય એવા પાછા શરૂઆતમાં એવા જે બ્રહ્મા એના આત્મા પાછા અચબૂત વિશેષણ છે અક્ષર નો ખાડ્યા પાછા જો વાંચે માર્થ કરવામાં અક્ષર ના પણ હાથમાં અક્ષર શરૂઆતમાંથી ઊંચા ગયા ઉપર ગયા તો એના હાથમાં આનંદ બોદી બ્રહ્મા સૃષ્ટિ થઈ એ સર્વાત્મા બ્રહ્મ થી થઈ છે એના થી પણ એ સ્વતંત્ર નહી એના આત્મા ભગવાન એને પ્રેરણા આપે છે એમાં એ કરે છે સ્વતંત્ર કોઈ કરતો નથી સ્વતંત્રતા તો એકની છે એમાં પ્રવેશ કર્યો એ દ્વારા બ્રહ્માંડો મહાપુરુષ કહેવાય ના પાછા ઘણા નામો છે એનાથી અનંત કોટી બ્રહ્માંડ પ્રધાન પુરુષ નહી હો મહાપુરુષ એ સર્વાત્મા બ્રહ્મા છે અનંત કોટી આત્માવો હો એની સત્તા છે અને એની પાછા ભગવાન પણ એ શ્રેષ્ટિ વિશે એક વહીવટી ખાતું હોય વહીવટી મામલતદાર ને કલેક્ટર ને એ બધા વહીવટી વહીવટી ખાતા એની અંદર પાછા દેખરેખ એની ઉપર જેની હોય ચેકિંગ એની ઉપર જેનું ચેકિંગ આવે સેક્રેટરિયટ હે સેક્રેટરીયટ સગ્રેડિયટ નામ ભૂલી જતો એની ઉપર જેનું હાલ સેક્રેટરિયા સેક્રેડિયટ કેવાય એમ ઈશ્વરે આ બ્રહ્માંડો બનાવ્યા છે એમાં ગ્રે મહાપુરુષ સુધી એ વહીવટી અને અક્ષર જયારે આવે ને ત્યારે બે ખાતા ભેળા થઈ જાય છે એના આત્મા પાછા પરમાત્મા પાછા અક્ષર થી વિભાગ પડ્યા આનંદકોટી બ્રહ્માંડ ની સૃષ્ટિ ચાલી અને એમાં પાછા ત્યાં અનિરુદ્ધ અને લક્ષ્મી નારાયણ નર નારાયણ વાસુદેવ નારાયણ એ બધા જીવો કલ્યાણ કરવાના માટે છે અવતારો છે આ અવતારો નથી કાર્યવાહકો કાર્યવાહકો છે આ સૃષ્ટિ વિષયક આખું ખાતું એને એમાં અવતારો જે ભગવાન થાય એ વાસુદેવ દ્વારા થાય બ્રહ્મા વિષ્ણુ મહેશ કે એનાથી નહીપાસ કરીને ઉપરથી આવે ઉપરથી આવે બારો ભાઈ અને પાછું એટલું કાર્ય કરીને પાછા અહીંયા વયા જાય આવડા ને બારો બાર જવાય નહી બારો બાર ક્રમમાં આવે ને ક્રમમાં જાય ક્રમ નહીં પછી અમારા માં એ આ જ્ઞાન કથે ને કાંત આવે બોલાય તો નહી કાઈ કારણ કે હું બોલાય કેવી રીતે શાસ્ત્રો એ તો કઈ છાનું રાખ્યું નથી ઈશ્વરે કોઈ વસ્તુ છાની રાખી નથી જીવ ના માટે પણ આવડા એવું ગોઠવી દે કે અમે જાણીએ બીજા ન જાણે એટલે બઉ જબરા થઈ ગયા પછી ભગવાન વાહું ફરાઈ જાય એટલે પાછો આવે પાછો એ અમે જ્ઞાન કરનારા છે એ લગભગ પાછા ફરી જાય એ ઓલી બામે પોચ ને પાછા ફરે હા તો બઉ ઊંચી વાત છે બોલો પછી અને ના પણ આત્મા છે અને અનંત નારાયણ છું ત્યાંથી અહીવ આપડે તેના દાસ થવું છે આપડે આપડે વંદનીય છે ભગે લાગવા જેવા એની મજા માગી પણ દાસ તો ઉલ્યા ના થાય બોલો અને તે ભગવાન નો મહિમા તો એમ સમજે દીપતયુપતય વેન યજુવંદ અનંતતયા તમપી યદયા નુ સાવર્ણ આવડે છે ને બસ તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેને કઈ કઈ દેશ માત્ર પણ તેનું મન પામે નહીં ભળકતો જ નથી ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય કોઈ દોરી નો લઈ જાય અને અવશ્ય જે શબ્દાલીક વિષય ગ્રહણ કરતા હોય એને ગ્રહણ કરે પણ તે વિ જાય નહીર છે એવી રીતે જોવાનું સાંભળવાનું દરેક વસ્તુ એમને એમ જ છે કઈ ઈ બંધન કરતી નથી બંધન ક્યારે કરે કે સમજણ ન હોય તો જો સમજણ આવી તો એની એ વસ્તુ એને પરાધીન નથી કરતી જેમાં કરોડીઓ પોતાની લાળ ને વિસ્તારી ને પાછી સ્વતંત્ર થતો સંકેલી છે અને એવો જે હોય તે રાજ્ય હોય તો પણ વન માં છે અને વન હોય તો પણ તેને રાજ્ય કરતા વધતો આનંદ છે રાજ્ય પોતાની આગા માં જરાય ના આવે બોલું તો બીજા જાણી જાય ને અભિમાન છે કે આવે નહીં લાંબુ છે હું જાણું હજાર